સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ મોટા ગોખરવાળામાં વાત કરી જે ભગવાન થકી જ ભગવાન ઓળખાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંકલ્પ કરે તેને મહારાજ કશું આપે નહીં ત્યાં દ્રષ્ટાંત એક વખત મહારાજ દહીંને ભાત જમતા હતા તે વખતે બધાએ સંકલ્પ કર્યા ને મેં સંકલ્પ ન કર્યો તેથી બોલાવીને પ્રસાદી આપી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ નાના ગોખરવાળામાં વાત કરી જે ભગવાનને અર્થે પૂર્વે કરેલું તેનું ફળ આપવા સારું મહારાજ અમને મૂકી ગયા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુ સેવ્યા હોય ને નિર્વાસનિક હોય તો પણ શ્રી કૃષ્ણ ભગવાન તથા પરતભાઈ તથા ની પેઠે છોકરા તો થાય પણ તેમને વિષયનું ભજન ન થાય અને વાસનિક હોય ને સાધુ ન સેવ્યા હોય તે તો વનમાં આસન કરે તો પણ પ્રીતિ તો ગામમાં જ હોય ને ત્યાગ કરે તો પણ તેનું જ ભજન થાય અને સાધુ સેવ્યા હોય તેને વિષયનું ભજન ન થાય ને દેહ કરીને ક્રિયા કરે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી ગામ સાવર્થી આવતા રસ્તામાં વાત કરીજે જે સમાગમ વિના ખોટ રહે ને બળ્યો હોય તો એટલે જ રહે પણ સંઘ વિના વૃદ્ધિ પામે નહીં ને સમાગમ વિના વાસના તો રહે પણ આપણા સ્વામી છે તેને આપણી ચિંતા છે તે કોઈક એવા મોટાનો જોગ મેળવી કસર ટળાવશે ને આ વાત હમણાં તો જણાતી નથી પણ આગળ જતાં મોટા ઝાડ થશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંઘ ત્રણ પ્રકારનો છે તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ ને વાસનાને દબાવીને આજ્ઞામાં વર્તે તે મધ્યમ ને આજ્ઞા લોપે તે અધમ ને કૃપાનંદ સ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા તેથી તેને ભગવાન કહેવાય પણ એ વાત બીજાને કહેવાય નહીં સાથી જે કોઈ માને નહીં ને આતો તો વગડો છે તેથી કહેવાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીજે સ્વપચ હોય ને તે અમૃત પીએ તો તે અમર થઈ જાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોલોકમાં વિષય ભોગવે છે ને જ્ઞાન છે તેથી પાછી દાજ પણ થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગઢડામાં વાત કરી એકને તો એવું આવડે જે પ્રવૃત્તિમાં રાખે પણ કાંઈ અડવા દે ને એક તો એવો ખોસી મૂકે તે કોઈ દિવસ નીકળી શકે જ નહીં આપણે તો બહુકાળની વાત નથી આપણે મૂકવું નથી પણ આપણને મળ્યા છે એ સાધુ રહેવા દે તેવા નથી આપણે તો એ સાધુનું કામ છે એ મળ્યા એટલે કોઈ વાતની ફિકર નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ ગઢડામાં વાત કરી જે સત્વગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ચય ન થાય અને તમોગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ચય થાય ત્યાં આલસીનો તથા માયારામ ભટ્ટનું દ્રષ્ટાન દીધું માટે ગુણનો કાંઈ મેળ નથી માટે રજો ગુણ ને સત્વગુણ એ ત્રણથી પર ગુણાતીત થાવો એ ઠીક છે